विशाख दत्त वर्ता भाई आज हूँ तमने बदा भूलका हो सरस मजाता कहवाई हो ध्यान सा મધમાખી રાણી ઈંડા મૂક્યા હતા થોડા દિવસ પછી ઈંડા માંથી ઈયળ થઈ અને ઈયળ માંથી મધમાખીઓ આ મધમાખીઓ ખૂબ કામગ્રીઓ કરી ને રસ ચૂસવાનું અને તેમાંથી મધ બનાવવાનું કામ મળ્યું હતું હાઈ વિશાખ એવી એક મધમાખી નામ હતું મધુ રોજ બધી મધમાખીઓ જોડે બગીચામાં જાય અને ફૂલો માંથી કરોડિયો ડાળીઓ વચ્ચે કરોડિયો સુંદર ઝીણું હવાથી પણ હલકું એવું ઝાડું ગુંજતો હતો મધુ તો રસ પૂર્વક જોયા જ કરે કે આ કરોડિયો ઝાડું કેમ બનાવતો હશે ત્યાં તો એકાએક માખી ઉડતી ઉડતી આવી व कारीगर झीणे बांधे झीणू बांधे जाड़ू मखी बाई आंदर ना, ना साकड़ू त्या तो रंग बेरंगी एक पतंगियो आ પતંગખી ની જેમ ફૂલે ફૂલે જાદુગર ઘડીએ ઘડીએ એના રંગો બદલે ઝાડ ડાળીએ બેઠો હોય તો ડાળી જેવો રંગ અને પાંદડા વચ્ચે બેઠો હોય તો લીલો રંગ ટૂંકમાં જલ્દી કોઈની નજરે ચડે જ નહીં ત્યાં તો કાચિંડા પોતાની લાંબી જીભ બહાર કાઢી ચોટી ગયું પછી વારે રંગ બદલતો જીભ કાઢતો જીવડા ખાતો ગરોળીઓનો કાકો અને પછી તો ભાઈ આ બે દોસ્તારો કુદરત નજારો જોઈ હરખ પામતા પામતા આગળ ચાલ્યા નજરે ચકલીઓ પડી ચીચી ચીચી કરતી હતી ચીચી કરતી ગાય નાના મોટા જીવડા શોધી ચાચે પકડી ખાય પતંગી મધુને કે ચાલ ને આપણે પકડદાઉ રમીએ રમત બે મિત્રો ભારે મજા પડી પતંગ ભાઈ હડપ મુખમાં મૂકે રમતા રમતા હવે બંને મિત્રો થાય કા કુદરત જોવા માં સમય ક્યાંય પસાર થઈ ગયો એનો ખ્યાલ પણ તેઓને રહ્યો નહી વિશાખ દાત ભાત ના પ્રાણીઓ પોતાના આહાર માટે પોતાના ભોજન માટે ખાય હવે સાંજ પડી ગઈ હતી અંધારું થવા લાગ્યું મધુને ખ્યાલ આવ્યો કે હવે મધપુરામાં જવાનો સમય થઈ ગયો છે પાસે પોતા છે મધુ શું જવાબ આપે એ તો કુદરત જોવામાં પોતાનું કામ ભૂલી ગયેલી આથી મધપુડામાં જવાની પરવાનગી મળી નઈ આખી રાત મધુ ઠંડીમાં ટૂઠવાવું પડ્યું એમાં ઊંઘ પણ ક્યાંથી આવે રાત્રે તેને જોયું કે બીજે દિવસે સૂરજ ઉગતાની સાથે જ મધુ તો કામે વળગી ગઈ મધુ છે ખંતીલી ફૂલે ફૂલે ફરે રસના બિંદુ ચૂસી ચૂસી પતંગિયાને પોતાની ઝાડમાં પકડવા મથતો એક બાળક દેખાયો મધુ તો પોતાને આ મિત્ર ની વાર દોડી અને બાળકને અટકાવીને પૂછ્યું અરે અરે આ તું શું કરે છે શાને કાજે આ પતંગિયાને પકડે છે બાળક કે મને આ સુંદર પતંગિયું બહુ ગમે છે એટલે મારે એને પકડીને બરણીમાં પૂરી મારે ઘેર લઈ જવું છે સુંદર વસ્તુઓ ભેગી કરવાનો મને શોખ છે બધું તો આ સાંભળીને હેપતાઈ ગઈ એ તો કે પતંગિયું કાંઈ જળ વસ્તુ નથી એ તો જીવ ધરાવે છે અને કુદરતમાં ખૂબ મહત્વનું કામ કરે છે ભાઈ ફૂલે ફૂલે ફરીને એક ફૂલની પરાગ્ર જ બીજા ફૂલમાં પહોંચાડી અને એ તો એમ જીવતું કરે આ બાળકને પોતાની ભૂલ સમજાઈ ગયો મધુની વાત અને ગળે ઉતરી ગઈ પતંગિયાને પકડવાની વાત પડતી મૂકી મધુ પણ આ જોઈને ખુશ થઈ ગઈ શાબાશી રૂપે બાળકને થોડું મધ પણ આપ્યું